પરમ દિવસે અમુક પ્રકાર નો ચારિત્રમો એ જ્ઞાન ને પણ ઉડાડી મેળવે મૂકે એમ હા એ તો ચારિત્રમો એવો ઉડાવે તો આખો ભરખો કઈ દેવડાય કેવા પ્રકાર હોય એમ બહુ પ્રકાર હોય બીજો કઈ આ બધા કસાય ઊભા થયા મોહ ના પછી ટુકડા થાય અમે જ્ઞાની આપી જ્ઞાન આપીએ ને ટુકડા થાય મિત્યાત્વ મો પછી મિશ્ર મો અને સમ્યકત્વો સમ્યક્ત મોહ એ સમ્યક્ત મોહ ના ગયો હોય તો મોહ ના ગયો હોય ત્યાં સુધી શું આત્મા હું આત્મા છું આ બધું નહિ એવું એને લાગે એક કલાક સુધી એવું ગુંઠાણું ઉદય આવે એ બધા ઉપસમ એટલે બધા કસાય બસાય બધા છે હાજર છે કહું ઓછું થયું નથી પણ બધા સમય ગયેલા હોય શું થયેલા સમય ગયેલા બધા સમય ગયેલા હોય એટલે એને જે કલાક જે શાંતિ થાય આનંદ થાય એ પછી લાગે એટલે શું છે નો મોહ છે સમ્યક્ત મોહ એટલે કે આત્મા શું કેવો હશે કેવો નહીં જાણવાનો મોહ આત્મા જાણવાનો મોહ એને સમ્યક્ત મોહ કયો કેવું એ મોહ તો કરો ને હે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 તમને ખરાબ હોય તો ગમે નઈ ખરાબ મોહ હોય તો અને હારો મોહ હોય ઉપાધિ ના થાય રસ ખાવાનો એક જાત નો મોહ કહેવાય રસ ખાતી વખતે ક્રોધ બીજી બાંધગઢ થાય છે મોહ એ ચારિત્ર મોહ ને પેલો ચારિત્ર મો આ ગમતો માલ ભરેલો પેલો ના ગમતો ભરેલો બે ચારિત્ર એટલું લક્ષ્મ રહેવું જોઈએ આપડે તેથી અમે કહ્યું હતું આહારી આહાર કરે છે હું ને આહારી જાળું છું એવું એક જ્ઞાન હાજર રહ્યું એનું નામ ચારિત્રમો ને દેઠો સંકેત થયા પછી ચારિત્ર મો ગણાય તો મિથ્યાત્વ મોહ કેવાય કેવું મોટા ગમે તેટલું સમજવા જાણવા છતાં જ્ઞાની પ્રત્યે નો છૂટે ખરો કે નહીં મો છોડવાનો અવતાર રહ્યો મોહ છે શું છે લઈ જનારો શું કહ્યું પ્રશસ્ત મને સવિસ્તર થી સમજાવો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 તમે અત્યારે અહી બેઠા છો તો ઘેર તો રહી ને એવું પ્રશસ્ત રાગ માં બધા કર્મ કપાતો હશે કે ધબારામાં ઉડી જાય આ તો પ્રશસ્ત રાગ તો નિરંતર રાખવાના છે કેવું પ્રશસ્ત પ્રશસ્ત એટલે માઠા નહીં તેવો રાગ કેવું હિતકારી જ્ઞાનીઓ વખાણ્યા છે મેરેજ છૂટી જાય સમજે આ કાળમાં તો એ ના હોય તો બધા ને બીજા આટલા બધા મોહ પેપર શું કહ્યું આ મોહ છે એવું કહ્યું સંસારી નહીસારી છે આ વિજ્ઞાન એવું છે જબરજસ્ત બાકી બધી વસ્તુ નો તાગ મેળવી શકાય ના મેળવી આ વિજ્ઞાન બઉ જબરજસ્ત સચેતન છે કેવું છે ઊંઘતા હોય તો કામ કર્યા કરે બટન બટન કશું દબાવવું બટન દબાવવું નહી પડતું તમારે દબાવવું પડતું કોઈ નહી દબાવવું પડતું જનરેટર જ લઈ લીધું છે સુધારસ તો ખરો પણ શાંત સુધારસ આ સુધારસ મોક્ષ લઈ જુ કે છે ભાઈ મણિકભાઈ એમ કે છે કે એમ કેવાય છે એવો અનુભવ છે કે ઉપશમિત થાય ત્યારે એક વખત એવું થયું હતું એમ કે છે સુસ ને પણ શું ફાયદો છે એ નિશાની કઈ એમ કે છે નિશાની કઈ એ તો થાય આત્મા પ્રાપ્ત થાય ત્યારથી સુ થાય છે ને આપણું જ્ઞાન કેટલાક ને મળે છે ત્યાર પછી આખા કેટલાક લોકોગંધ છે એ વસ્તુ જુદી છે ભૌગોલિક વસ્તુ છે એ પ્રતાપ છે શું છે જ્ઞાન પ્રતાપ બાકી આત્મા ને કશું લેવાત્મા સુવાસ નામનો ગુણ જ નથી પણ એના પ્રતાપ થાય છે એના પ્રતાપ બધું ઉત્પન્ન થાય મૂળ સ્વભાવ શું કહી શકાય આવું આ પ્રો બુડો આ જે પોતાના ગુણો છે ને એમાં એ ગુણ નથી પોતાના સુગંધી કે દુર્ગંધી કે એવું જે સુગંધી આવે ને તો અમુ દુર્ગંધી વહે કેવું દુર્ગંધ હોય હા એટલે સુગંધ ઉપયોગ જ ના દેવો